એ આવી ગયા છે અને આમ ભાવનગર માં બેઠા બેઠા અથર્વ વૃષા અને વૃતાંત તો રોજ વાર્તા સાંભળે છે ને ભાઈ આવો આવો અથર્વ વૃક્ષ ભાઈ બંધો ને બેનપણીઓ ને શિક્ષકો ને મમ્મી પપ્પાને કેજો આ વાર્તાઓ વાર્તાનું નામ છે સિંહ અને ધોબી એક ખેડૂત તેના અનાજ ખેતરમાં મજૂરો પાસે ખેડૂતે એના માણસો ને કહ્યું જલ્દી કરો ભાઈઓ નહીં તો રાહત પડી જશે મને વાઘ સિંહ કે ચિત્તાની જેટલી બીક નથી લાગતી એટલી બીક આ લાગે છે રાતની હુમલો કરવાનો ઈરાદાથી આવ્યો હતો પરંતુ જેવું તેણે કે રાત પડી જશે અને તે રાત થી ખેડૂત સિંહ વાઘ કે કરતા પણ વધુ ગભરાય છે વધુ ડરે છે તો આ રાત મારા કરતા પણ વધારે બળવાનું હોવી જોઈએ એમ વિચારી છુપાય ના સાંઠાની ઓથે મન ઉપર જુદી અસર થઈ શિકાર કરવા માટે એ અહીંયા આવ્યો હતો એ વાત તો સાવજ ભૂલી ગયો શેરડીના ખેતર માં ઉભો ઉભો એ તો ડર મારો થરથર થરથર કાપે સિંહ બોલો રાત હવે ગામમાં એક ધોબી રહેતો હતો કપડા ધોવે ધોબી આ ધોબીનો ગધેડો ખૂબ તોફાની હતો દોરડું તોડીને ભાગ્યો હતો જેમ મેલા કપડા ને જોડી નાખી એમ તે ગધેડા ને લાકડી ને લાકડીએ ધોઈ નાખી એવો તો ગુસ્સો ચડેલો એને ધોબી એના ગધેડા ને શોધતો શેરડીના ખેતરમાં આવી પહોંચ્યો જ્યાં આગળ સિંહ રાત પડવાના ભય થી સંતા બેઠો હતો અંધારામાં કોઈ પ્રાણી ને જોઈને એમ સેમજો કે લાકડી લઈને રાત આવી પહોંચી છે જેની બીક આ ખેડૂત ગભરાતો હતો સિંહ પણ ઉલટું સેમજો ને ધોબી પણ ઉલટું સેમજો લો બોલો બિચારો માર પડવાથી બે વડ વળી ગયો એને લાગ્યું કે ખરેખર રાત એના કરતા વધારે ભયંકર અને બળવાન છે સિંહ તો કઈ બોલો નહી અને સીધો સટ બની ગયો ધોબી એના કાન પકડી ને તો ખૂબ ગભરાઈ ગયો ઘેર આવીને ધોબી એ સિંહને પેલા ગધેડાના ખીલે બાંધી દીધો અને પછી સુવા માટે ચાલ્યો ગયો બીજે દિવસે સવારે ધોબી જાગ્યો આંખો ચોડતો ચોરતો તેને નદી ઉપર કપડાં ધોવા જવાનું હતું કપડાનું મોટું પોટલું લઈને રાત્રે તો એને એમ જ હતું કે પોતે ગધેડા ને લઈને આવ્યો છે સિંહ ને જોઈને પણ એ ડર્યો નહી આખી વાત સમજી ગયો અને બુદ્ધિ અને ચતુરાયથી ધોબી પોતાનું કામ લીધું એ કપડાનું પોટલું એને સિંહની પીઠ ઉપર લાદી દીધું અને તેને ખીલેથી છોડી તરફ જવા લાગ્યો પછી તો ભાઈ એક દિવસની વાત છે ધોબી તો નદી કાંઠે કપડાં ધોઈ રહ્યો હતો સિંહ બાજુમાં જ બાંધેલો હતો હવે ત્યાં થઈને એક સિંહણ એના નાના બચ્ચાઓને લઈને નીકળી આપણા માટે આ શરમ ની વાત છે સિંહણે તો તેની ભાષામાં સિંહ ને કહ્યું હે જંગલના રાજા સિંહ તને મૂરખ બનાવવામાં આવ્યો છે તું તારી જાતને ઓળખ તું તો સિંહની જાતી અને ભાષા ઓળખી લે તું ગધેડો નથી તું એક સિંહનો દીકરો છે તો જંગલનો રાજા છે ફેંકી દે પોટલું થોડી નાખા દોરડું સિંહણના મોઢેથી આવી વાતો સાંભળી અને સિંહની તો આખો ઉઘડી ગયો ભાઈ એના મનમાંથી ડર પણ નીકળી ગયો એ પોતાની જાતને ગધેડો નઈ પણ સિંહ માનવા લાગ્યો ભલા ઈચ્છતો હોય તો મને છૂટો કરી દે ધોબી બોલ્યો વા હું તને છોડી દઉં તો પછી કપડા નું આ પોટલું કોણ ઉપાડશે પોટલું ઉપાડવા માટે તું તારા ગધેડા ને લે સિંહે કહ્યું પણ ધોબી માયનો નહી એટલે સિંહે તો પૂરી તાકાત નાખ્યું તું મને તારો ગધડો સમજે છે હવે જો તને મજા ચખાડું છું સિંહ આવું સ્વરૂપ જોઈને ધોબી તો જીવ લઈને ભાઈ સિંહ તેની પાછળ પડ્યો આ ઘટના પછી સિંહ એનું અસલ સ્વરૂપ ઓળખીને ફરીને જંગલમાં આઝાદી થી હરવા ફરવા લાગ્યો જંગલના રાજા એની પોતાની ઓળખ મળી પાછી તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશું ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં સિંહ આવશે સિંહણ આવશે અને આપણે બધા ખૂબ રમીશું આવજો